ના આવે આપડે શું આ શરીર માં જેને તે તેનું ના આવે બધાકી ખૂંચે બધાંકી ખૂટે લોભિયા ને રાતે બની આવડે તો કલ્યાણ થઈ જાય તમે એવું જોઈ લો નથી તંત્ર નો પાર આવી બની ગયો ન્યાય બની ગયું એ ન્યાય બેન્ય વધે તો આત્મવીર્ય ઘટે એવું ખરું ચોક્કસ જ્ઞાન પછી લઈને પૂછે છે જ્ઞાન પછી પણ ઘટે સરસ હોય ગણમત્રી એના વિચાર હોય તો ફાયદો થાય વિચારો તો એની મેળે આવે છે એક સેકન્ડ પણ અન્યાય થતો નથી ન્યાય જ થઈ રહ્યો એટલે આપડે વાળી બુદ્ધિ આપણને બુદ્ધિ આપણે ફસા ક્યાં ને ન્યાય કેમ કેવાય એટલે આમાં મૂળ વાત કહેવા માંગી કુદરત નું આ છે તમે બીજું એટલે બુદ્ધિ જાણી માન્ય ભોગવે નહી દૂધ કોર્ટ ના ન્યાયમાં ભૂલ ચૂક હોય બધી ઊંધું થતું થઈ જાય આ ન્યાય માં મોટા મોટો ન્યાય છે આ નેચરલ ન્યાય તો ભગવાન નો ન્યાય નથી ભગવાન ન્યાય હોત પક્ષમાં બે ને બે બે ગુણ્યા બે ચાર થાય કેવું ન્યાય તો બે વ 4 2 9 બે ગુ બે એટલે વધે નઈ ને સરવાકાર કરતા સરવા ના વધે ના વધે સરવાડો ના વધુ આપડે ગયા હવાઈ મુઠ કપાઈ ગયેલા બીજા ન્યાય આપણને શું શું આપશે ન્યાય એ ફરી પાછળ પાણી સરસ થાયું હિન તત્વ કેવાય બોલે તો આટલી મસ્તે પડે એવું નહીં ઉમર થાય એટલે થાય લીધો તો હજુ સુધી અપમાન કરનારી જગ્યા છે એવી કોઈ જગ્યા નથી અપમાનતા કરે જયારે અપમાન આવે ત્યારે પણ કરે એ તમે તો બરોબર કે એટલે બધા અપમાન જ છે તને ખબર ના આપડે શક્તિ આપો પછી સંદાજ જવા માટે ખરાબ નહી આપડે મેક્તિ આપે તો આ શક્તિ મારવાની તો આજે અમને બધું બહુ એવી રીતે છે ન્યાય ભોગવવો હોય તો શું બંધ નથી ચાલુ જજમેન્ટ છે ન્યાય ભોગવા માટે ન્યાય કરવા માટે શું એમ વાત કરો તમે અને આપડે ન્યાય કરવો હોય તો પાંચ છોકરા ને સમજી લેવું છે ન્યાય આવો કરવો જોઈએ ન્યાય ભોગવો જોઈએ પેલો શું બને છે તે કેવા કાયદા સર લોકો એક કાયદે એક જ કરી છે રાજય કે નહી ન્યાય એજ ન્યાય શું કે ન્યાય એ જ ન્યાય છે તમારું રૂપ છે ધલ મારનારું તમારું રૂપ છે તમારું રૂપ છે બધું એકનું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી લોકો મોજ કરવા દેતા નથી કે છે લોકો ખાઈ પીને મોત કરવા દેતા નથી હા મોતર દે ને હા ભાઈ આપવા બદલાય તો સામાસામે અસમાધાન થાય એ કરેદ પડે એ બધા સામધા સમાધાન થાય એ ધર્મ ફરજ થાય <suh> <suh> કાળજે ઘા લાગેલા રોજા એ જ નહીં કોઈ પતે બોલ્યો હોય રોજા એ તો સાદી સૈન્ય છે ગુરુ બધા આવડું આવે શિષ્ય આવડું બોલે તેની આ દુસા માંથી મુશ્કેલ નું કામ છે તો એમ કહ્યું છે કે ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે એનાથી બધું આ બુટા જ બધું છે આ પાંચ બધી એનાથી બધું એ પાંચું છે બધું પાંચ ઇન્દ્રિયો બધી અહીં છે મૂળિયા છે ખોટું નહીં ભગવાન મેં એમને એટલે જ કહ્યું છે કે તમે કાઢો ગીતા હતા બીજા બધા બધા ન્યાય ખોરા ગયેલા તે માર ખાઈ મરી ગયા દાદા એક સ્વામીજી આવ્યા થોડા દિવસ થી કે છે કે હવે ગૃહસ્થિત સન્યાસી ઉપર લખીને ક્યાં અધિકાર છે હા ભાઈ એવું ધરતી ક્યાં બોલતા કે આવડું આવડું કે થાય સન્યાસી શબ્દ સમજતો હાથ ધ્યાનો સન્યાસી સંન્યાસી શું અહંકાર મૂકતા ગયા વરસતો હોય તો ના ઈશ્વર હે પાણી લાદશ્વર હે નહી તો દંડ કોણ આપે હા પછી મહારાજ બરાબર ભલે તમારું તમારી પાસે કોઈ પુસ્તક હોય નહીં કદાચ એક વિચાર કર્યો છે બધા અપશ્રમ ફરવું છે બધા અપશ્રમ માં જવું છે ન્યાય ને ન્યાય નઈ બન્યું છે ને ન્યાય શું બન્યું ન્યાય નિર્વિકલ્પ થવું છે તો શું બન્યું છે વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય હોય તો બન્યું ભગવાન થવું હોય બાજુ જે બન્યું હોય ન્યાય અને રખડેલ થવું હોય તો રજલપાટ કર્યા કરવાનો ક્યારે ના આવે બંધ કર્યું આપડે એટલે પછી જયારે જુઓ તો હા ચાલુ કરવું પડે કેવી રીતે ખૂબ જ યોગમાં સવારે ચડાવી દે છે આત્મા ને બ્રહ્મર બંધ થઈ ગયેલું ભાઈ નારી વાળી બધું પણ જ્યાં સુધી શરીર માં આત્મા છે સ્થાન માં આવે ત્યાં સુધી આ શરીર સ્થળે નહી કશું થાય સ્થળે કરે કશું થાય જીવ ના ભાઈ આશ્ચર્ય નહીં કહેવાય નહીં સંધ્યાસી જેટલા <sharp reading ancient Greekennen> એમને કહેવું નહીં દેવું કશું સંદેશ થાય એને ક્યાં લે આપડે માગે હોય તો લોકો ભમાયા છે પોતાના થોડા સાથ માટે પોતાની થોડી લાલચ કાઢવા માટે લોકોને ભમાવી માર્યા એટલે લોક ભમી ગયું શું કરે બિચારું લોકો હિન્દુસ્તા બાબો નથી કરવા કલાક લઈ જ એક કલાક લઈ દે છે ખાના ખરા આપડા આપેલી હોય ના જેમાં એ અધિકારી બનતો હોય એ મિલકત અધિકારી ના બનતો હોય જીવન ગાળે કાઢે પૈસા લાઈટ પકડે એના કરતા આપડે ત્યારે કામમાં કામ માં રાખીએ શું બોલું શું દાવડિયા થઈ જાય ચંદ્રભોલી ના હોય ઢોકરા જે છે આપીએ છીએ ઉદાર હશે બહુ જાતના દારૂ આ તો ઉતરે બીજા પાણી રેડે ને માટલી જાય બધા કુસંગ છે ભૂલી જઈને આ બધા ની સાથે થાય બધો કુસંગત છે સત્સંગ કરેલો તેને લીધે ભેગા થયા છે બરોબર તારે હબ્યું છે ને ને ન ભાવ કરે છે જેમ પેલા કરે છે લોકો ને હજી નો કરવાનો બહુ ખબર નથી દાદા કોઈને બહુ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર થી કેજો આજે પેલા ને અજ્ઞાનીઓ ન કરવી નો આપડે પણ ન કરવી એટલે શું જરાંત રહ્યો તો આકાર વધેલો નથી પણ તું ઓકડો રસ છે અને તું તો. નહીં રહ્યો આકાર વધેલો ને ને ને બધો ના છે આપડે માને આ અમારે કેમ બને તમારે વાત કીધી ક્રોધમાર ના લોક થાય છે એનાથી કરેલા માં એવું એનો ઉપર અને સાચા ક્રોધ મારના આયોગ જે થાય છે એ કરે એ ભાવ ભાવકર્ થાય ન લાવે ત્યા ન પુરુષાર્થ એ લાવવાનું પણ કર્મ ને આધીનુ પણ કર્મ ને અધિન ને કે પછી કર્મ સર્વ શક્તિમાન થઈ જાય તો પછી કર્મ જ થઈ જાય એવું પછી કે કર્મ સર્વશક્તિમાન થઈ જાય સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વ શક્તિમાન થઈ જાય આ પુરસાદ પુરસાદ છે આ પુરસાદ છે ધ્રામ પોદ છે એટલે પ્રગતિ પુરસાદ એટલે પ્રગતિ એટલે આ પુસ્તાર મદદ કરે આત્મા તત્વ થી કર્મ નો કરતા નથી તો ભાવ કર્મ એ કેવી રીતે કરી શકાય કરે જ્ઞાન થી કરતા છે જ્યાં સુધી હું જાણતો નથી ભાન સીધાત્મક જો ભાન ભાવ કરતા આપડે દાદા ની પાંચ આજના માર પાયા જ કરે કરો છે કરો છે એવું પણ ભાન ના રહેવું જોઈએ ને ભાન તબ હો પા પ્રજ્ઞા થી પ્રજ્ઞા જબ મતી તબ સત્કારો સબક આપ आज कठिनाई यही है प्रज्ञावान बहुत कम है आज कठिनाई यह है की प्रज्ञावान बहुत कम है बुद्धि भरे है बुद्धि नानी सारे है प्रज्ञावान बहुत कम है प्रज्ञा जागने के बाद सारा संस्था उसके लिए बदल जाता है કાનકવાસી જશે લંકા શાહ છે લાશા લંકા સા મુ લા મુ ગૃહથી લાશા ગ્રહસ્થિત લંકાશા કે બાદ હા લંકાશાહ હા લંકા શાહ ને મૂર્તિ પૂજા કે બારે વિરોધ લવજી ધર્મસિંહ ધર્મ સિંહ મુનિ લંકાશાની પછી નૌકાશાની પછી ધરમજી ધર્મ પક્ષી થાય સ્થાનકવાસી હોગે હમ નિકળે સ્થાનકવાસિયો સ્થાનક વાસ્યો અમે આચાર્ય ભિક્ષુ એક હા નૌકાશાની બાદ સ્થાનકવાસી બને સ્થાનકવાસી કે બાદ સત્રસો આચાર્ય ભિક્ષુ ને ચહેરા પથ સ્થાપના ભિક્ષુ આચલ ભિક્ષુ પહેલા ધ્યાન જો આજ હમ ચલ બહુ ક્રાંતિકારી ઓર નહી છે એક પુસ્તક મેં આપુ વિચાર દર્શન સભી દેખે તો ભિક્ષુ વિચાર દર્શન મુનિ છોડી પેલી વાત કરીશ્વાસ કરશે એમ માનશે બિલકુલ ગત ઓછું ઘટવાની વાળી વાત કરતા શક્તિ કરતા ક્યા કરે શક્તિહન સમોહનમાં આપણે ક્યુ માહો સમોન કરો ગીતા નિર્ભર આદમી કરે ખબર આદમી તો ખબર તો હોતા નહીં સર આપ ક્યાં વિશ્વાસ કરે એટલે આપણે શું વિશ્વાસ કરો તો સંબોહિત કરવામાં આવી કોઈ આદમી તમારા માટે કોઈ ઘણી કરો સમોહિત અભિષેક સાધા ખ્યાલ હાળ રહેતા આદમી કો દસ પંદર હજાર આદમી કો સંબોહિત કરવા મસ્તિષ્ક મસ્તિષ્ક જાગૃત નહીં રહે મસ્તિષ્ક સો જતા રહેતા જાગરણ ની પ્રક્રિયા નહી તો મસ્તિષ્ક કોશ રહે કોઈ દૂસરી ચીજ કે આલંદન ની જરૂર નહીં જાત લાઈન હોય हाँ बिल्कुल ठीक है सब एकांति जा और भेट सिंह जाती है सम्मोहन नहीं है ये हम क्या करते हैं हम तो नहीं आदमी क्या हम सम्मोन भी कर सकता है सम्मोहन तो किसी ने त्राटक का अभ्यास किया तो कर सकता है पर यह रास्ता सही नहीं सम्मोहन जादूगर कर सकता है हाँ जादूगर कर सकता है करते जादूगर <laughs> और ये सारे तकलीफात और सम्मोहन करने वाले मुझे तो जादूगर से कम नहीं लगते, नहीं लगते है ना बड़े जादूगर ही लगता है प्रेम ये अच्छा है प्रेम कर्मचारी धन्यवाद यह प्रेम और अनुग्रह ये तो ठीक बात है अनुग्रह करना भी ठीक बात है प्रेम अनुग्रह करना एक ठीक बात है प्रेम एक आ रही है कर दिया है तो हाज शिप करने तो मुस्लिम भी होता है पाती भी है एक बिल्डिंग में एक आदमी आया शक्ति ये तो सब मार्ग है मीठा मार्ग है जागर ही यह संशय विपर्य और अनंत व्यवसाय तीनों बोक्स मार के प्रतिकूल हो गई लोगी रहता है और गुरु लाल रहता है गुरु लो भी रहता है दोनों को चलता है हाँ शक्ति नहीं शक्ति राजस्थान में एक दोहा कहते है के गुरु लोगी के दो लाल दोनों खेल दोनों टूटिया बापरा देश पत्थर की नाम હમ તો એ માનતા કે કોઈ ભી આદમી કોણ રૌદ બંધ હોના ચીએ ઠીક હે બહુ અચ્છા બંધ નહીં કુત કામ પૂરે હુ નહી સારી સમસ્યા આઠ રૌદ્ર ધ્યાન ની આજ સારી સમસ્યા માનસિક તનાવ આજે સારી સમસ્યા આજે બધા પ્રોબ્લેમ ઉજ્ઞાને રૌદ્ર માનસિક તનાવો બધા રૌદ્ર ધ્યાન ધર્મ ધ્યાન સુખી કરેતા બિલકુલ ઠીક વિકલ્પના બનાતા બસ વહી વાત તો હમ્સ આત્મધાન ને સાથ બંધ કરવા ધરાવું કોઈ કામ આચાર્ય ભિક્ષુને ભીત રાખી આજ્ઞા પર બંધ આજકા બહુ અચ્છા તમે આ પહોંચ્યો એટલે કે છે કે જીધા આશ્ચર્યા બધું સૌથી બધા આખા સાધન બસ એકતા આવું ગયા કોઈ ગાડી દેરે મારે તો પેલી રૌદા અગા દોષ ને બચાતા હૈ આદમી તો સહી અર્થ મે ધાર્મિક હોતા હોય સહી અર્થ મેળ જીવન જીતા દોષ ને અગર બચ જતા આદમી તો તબીબો સચ્ચા ધાર્મિક હોતા હોય શાંતિપૂર્ણ જીવન જીતા હૈન મુને બહુ ટેસ્ટેડ હોય તો કારખાના ચાલ રહ સારા પકડા હૈતા આત્મજ્ઞાન હતી આત્મજ્ઞાન કઠોરતા નહીં હોતી સમજે વા સરળતા હોતી નમ્રતા હતી તમારા નમ્રતા દેખાતી નથી કઠોર શાંતિ ભક્તિ રીજુતા રીજુતા હા રિજુતા મૃત્યુ યાર રહે તો આત્મજ્ઞાન થી લઈએ ક્ષમાહી હોય તો ગલત બાતો કે મા આત્મ જ્ઞાન રહેતા પરિણામ હોના ચેન્દ્ર ખેલાફાખી બિ કુ હોઈ બિનાજુતા બિના ધર્મ કા સ્પર્શ હિ બહુ સુંદર સૂત્ર સંા સંસ્ત ધર્મ કે ચાર દરવાજે શક્તિ મુક્તિ અજ્જય માંતિ ક્ષમા મુક્તિ લોકતા